એ પછી ગામ તમે આ आतरा जामाधर एम ने तोई चमकी समझवानी सारा गमे साहब बीजे रोग गु मन हो दुष्यंत भाई आप कहू साहेब के मन होव ना આ જે તમારું હું થયું છે પણ તમે કહો કેહ કરવો એ ગુનો ખોટો નથી આવતા આવતીનો અભિપ્રાય ના આપવો જોઈએ તમે દાર પીતા દારૂ પીવાદર શકે તમે પીતા થઈ ગયા બંધ દારૂ પીએ તાર લો થઈ ગયા દારૂ ગયો નઈ સાચા આવે ને વૈષ્ણવ તમે એક જ વૈષ્ણવ લાવો એક મારે દર્શન કરવા વિધિ કરી ડોક્ટરે વિધિ કરીને સમજાય છે તો તમે પછી પેલી બાજુ આવી જાવ તમને પેલી બાજુ રાખવાનું એ પકામ સીધો જ જતો આવા વધારે વાત કરી એટલે તો નહીયો જ્ઞાન વિદ્યાનું ભરાય વાત કરી ને ભરી લે આવજો હો તમને થોડું છેવાનું કુછ આવો ને કુછ દાધારની આખી ને આખી કો તો મમ્મી કા દાદાને તો 20 સેમી આવા નતે 20 સેમી આવા નતે સ્ટેશન સ્ટેશન ચાલુ રાખજો ને સ્ટેશન ચાલુ રાખજો બરોબરે જયંતિ ભાઈ આવવાના છે આવી ગોળીવલી આવવાની છે ને બધું ગોળીવલી આવવાની હા આવવાની મોહ કહેવાય છે મોહ ના બે ટુકડા ક્યારે જાય દર્શન મોહ જાય તો ચારિત્ર મોન મોહ થયેલ છે ચારિત્ર મોહ કેમ કહેવાય છે હવે તો એમની પૂજા કેવાની તમારે એવું આપડા એને પામે તો ચેસ થાય જગ્યા એવું થાય કે તમે કહીએ આ વિધિ કરો કામ કરો તરફ સેસ થાય જગ્યા જ પોતે મારા બીજી કોઈ થઈ જાય क्या कोई कोपटी बदल जाए या कोपी बदल जाए गलत माने पत्र बदल कर थी તમારે એનું ના પેલા બિલકુલ ખબર નથી પડતી દાદા નથી કરે વખાણ વગાડવામાં વખાણ તો નથી કર્યા હજી એટલા બધી પણ વગાવાની ઓછું કર્યું आज नहीं लगभग आप खोटू करका तो चीवाम कही कर અને તમારે છે दादा भूल पड़े दादाट खबर पड़े तो था। भी था માટે સુધરી એ પડ્યું આખું સુધરી ગયું છે આખું સુધરી ગયું છે આખો આપી વાર અફસોસ એમ થાય જાગૃતિ જાગૃતિ ખબર પડે કે ભૂલ થઈ ગઈ ખબર પડે મંજાગે છે એ ખબર ન પડે લંજાગે છે જાગૃતિ છે બધું તે બધી હોય સારી સારી ચીજે વાંધી ખાવાની બે ચાર પાંચ વાંસ ઘરમાં નાખે કઈ તબિયત આવી આગળ ના છે અને પછી સાથે થોડા પરિણામ થાય કેવું પરિણામ માં શું થાય પછી આવું વિરોધ ખોરાક કીધો પરિણામ શું આવેલવાનો ખોરાક વિરોધાભાસ ખોરાક લે એને નહીં અંદર એ થાય બીજું ચેકડેટ ના હોય શું લેતી મળે ના ભાઈ લીધા પછી બે ત્રણ વર્ષ પછી મળ્યો ભાઈ આપણે એ નિવાર્ય અનિવાર્ય છે બધા પરિણામ પણ આપડે સમજી જયું આપડે આ કરેલું છે તેનું ફળ આવે છે એ ફળ ભલે જાય જોયા જોયા તમે શું થયું ચારિત્રમો સમજાણો નથી હજી સમજણ પાડે ચારિત્રમો સમજાડો નથી મોડા કારણ કે ચારિત્ર નો પછી દાદા આપડે કહીએ કે એમ નથી જયારે આપડે પૂછ્યા ત્યારે એ બી કાર્યક્રમ પૂછી તારીખ પછી બાબા ની બાર જોઈશું વાત કરું છું એવું નઈ ક્યાં થાય એવું બી થાય કોઈ વાત એવું બી થાય કોઈક વાત થાય હંમેશા ના થાય કોણ છે અને કોણ પૂછે છે હા રોજ કે તકકે રોજ નહી તો રોજા કાજે એક માસ જીવતા રહેતે તેદી ઘણી કે બધે ચાલામાં પીડી ન જાય એ ઈંધી કે બજા બજા રોજાતે ને એક દાડે કે ના પડે એ કાળામાં પીડી કરે હો એ બીજી કેટલા વરસ માર્તા આવતા કરે ઘરે આવતા હતા દાદા એ નામ ગોસવદન એકું તો હું રણું કરો દે મધ્યજી ખરાબાઈ તમારે એકલા છે દાદા થાય આજુ દાદા હમણાં થવા ભ્યું છે પેલા નતું આવ્યું પેલા અંદર અંદર બહુ જોર થાય બંધ થઈ ગઈ આ આ ચાર જાણતા જે બોલો છે એમ પૂલો થઈ ચાર ચ આપણી ગમતી ગમતી છે એટલે લાગે તો બંને ની આપડે જરૂર નથી આત્મા અને ના થતી એ જાણે બરોબર એ થાય છે બરોબર આ બધું હવે દોષો થાય છે આટલું બધું ભયંક દોષો આવી દ્રસ્તુ આ છે એવું અમે જાણતા જીન દર્શક વાંચી આ તિન દર્શક વાંચીને અમે જાણી ગયા એટલે પછી આવે આખી વાણી વાણી બધી શરીર જ છે તમને ખબર નથી જાય છે કેમ કેવું છે ને હું શું ભાઈ કે વધારે સમજણ પડી એમ સમજણ માં થોડો એમ થાય કે આડસ આવી જાય સુકડવા જવું હોય એવું થઈ જાય તમારા ઘર માં નીકળી ગયું તમારા ગુણ ને લઈ ને લોકો આવતા ને હું તો પાર્લા માં છું ને પાર્લા માં સીધે ઘરવાઈ ગઈ થાય જવાનું હતું બધું કઈ રીતે આવે ને ત્યારે ચારા પી લો પણ એમાંથી જાણવા મળે ને એ તો મોટો ધર્મ કેવાય ને એમ જાણવા હું માનું છું દાદા નથી માનતું એવું નથી કાજુ ભાઈ જાય કાચું એટલે જેમ ખાધેલું ખાધેલું હોય તો એમ પ્રકાશમાં આજે મળ્યો તો બંધ થઈ જાય ચકાસ પૂરો થાય તો પરિણામ છે તમારી ભૂલ છે હા એ તો પેલા તો લાગતું તું જ પોલી સમાચાર આપડે કોઈ કોઈના કોઈ ખરાબ લાગ્યું મૂંઝવણ થાય મૂંઝવણ થાય તો એમ કરવા ને જવું ને આપડે એવું કહી દેવાનું કે ભાઈ પ્રતિકલ્પ થાય પ્રતિકમ કેમ કર્યું મંગળવાર મંગળવાર મંગળ દૂર ગુરુ ગુરુવાર છે સાડા છ પાંચ થી સાડા છું ગયા બિલકુલ જવું હોય તો થઈ શકશે તમારે ચાલે આ તો ઘર ના માટે બેસવું હોય ઘર તો પેલા મળ્યાયેલા હોય ને બધું જાણું થઇ જાય ત્યારે જોવાનું જોવા એટલે હા એવું થાય દેખાય કરી દોષ દેખાય કરી मार वर्तमान हो आई है बड हम है दादा ना वतन ना कोई भूल थाई बांध बंता लगी न की थी बंता सुधी न की थी वो भी सदा घनी राई दादा थोड़ी घनी थाई के नतीजतन नहीं पर तेरे पर तेरे कमेंट ही क्या यार ખબર પડે હા બને બને દાદા તમને ખબર ના પડે જ ખબર પડે ઘણી વાર છે સર મેરામના દોષ જોવા જવું ના દાદાજી એવું નઈ કે તો મટી ને થાય ચંદુભાઈ તમને શું લાગ્યા છે મારા શું ફેર છે તકે છે કાકા હારું આવું છે ને તે ના પીછો થોડો થાય પૂછેલી તમે હું તો ક વધારે હા અમારું રોગ ક્યાં વધારે એ તો રોકડ કરાવી દેત રોકડ અને એ એ એ પાછું હમનસ્તી રાખીને બોલે એમ નહીં પાછું એમ નહીં સૂક્ષ્મ તસ્તીથી વાત કરે હા ક્યાં મુકલી કર આ ન સલીપ દે ઉસ પશન બી બી બીલાને કો દીપન એસા હશે અલંકા ન હવે તમને પથરી જવાનો તમે પૂછો કે તમારી ભૂલ કઈ છે હા ના એ નથી પૂછી જઈએ જી દાબી જઈ ના ડાબી ડાબી દેવા જેવી તો વાત છે દાદી આપડે આપડે વક્કર છે આ તો ચોખ્ખું આવે ને હજી ડબલ ડબલ તમારે મિત્ર સમાજ ના કામ કરે છે મારું કઈ દેખાય કેજો હા ચેતવજો ના પણ દાદા હજી હું આ નાના બચ્ચાઓ છે ને એને હમણાં સમજાવું છું રોજ જયારે બી ગુસ્સો આવે ત્યારે अमेटू कही बढ़ू होत विचार करता पी बहु गुस्सा था थाय नही ने अपना ऐसी भत्रीजाओ है एम तो जो गुस्सा थाय न तो जोर चलावाय तो यहाँ छोकरा समझा छू के बध बोले बधु साचू होत नहीं पर नाना આવું ફરક પડે છે આનંદ લાગે છે આપડે બરાબર છે પણ એનાથી એને પોતાનું કે દબાણ માં તો કઈ કઈ ગેમ થશે આજ ની ચાલે બધું આપડે છૂટાવી ગયા નવો હિસાબ બંધ જૂના હિસાબ થઇ ગયો પૂરો નવ હિસાબ બંધ ખોલું થઇ ગયા હતા ચોખું થઈ ગયું ચોખ્ખું હિસાબ લંબાવો છે હિસાબ તો થઈ જ ગયો બપા ભેગા થવા ને આપડે <delaz downloaded> મુકુલ મુકું તમારે જોયા કરો નાતા દરેક મુકુમ શું કરે છે જોયા કર કર્યા ન કરતા વ્યવસ્થિત આવે તમારું કરતા પણ શું થઈ ગયું બંધ થઈ ગયું અને કરતા હોય તો કર્મ બંધ હું કરું છું આધાર આપે કર્મ બંધાય ભગવાન બધા મંદિર એમ કે છે ભગવાન જેવું કઈ છે ને કહ્યું બધે છે ભગવાન પછી ભગવાન જેવું નથી હું બોલતા નથી ને એવું બોલે જગતમાં જેવી ભગવાન ભગવાન કે ઈશ્વર કે કશું વસ્તુ છે જગતમાં કઈ નથી આપડું બધું દરિયો બનાવ્યું કોને એ ખબર નથી ભગવાન નથી એમ કહે ભગવાન નથી એમ તું કેવી જોયા નથી ને કોને જોયા છે જોયા નથી ને આનંદ આનંદ ત્યાં ગેલો ગયો આનંદ આનંદ ત્યાં આનંદ આનંદ કઈ પણ વસ્તુ બને તો આનંદ થાય એવું તને ખરું થાય નહી આનંદ આનંદ એટલે શું કોઈ વસ્તુ વગર આનંદ થાય એવો વસ્તુ ના આધારે આનંદ થાય એ શું કેવાયુ વગર આનંદ થાય વસ્તુ વગેરે આનંદ થાય કોઈ આનંદ થાય તો લેવા જવું પડે બજાર પર્વ નું શાક હોય ને આપણે આનંદ થયો બજાર લેવા જવું પડે ત્યારે ના ભલે ત્યારે તારે શું કરીએ પૈસા ના હોય તારે પર્વ લાગે જે સુખ થયા પછી દુઃખ જ આવે એને સુખ કેવાય કેમ કહેવાય કેમ કે કાયમ નું ગમે કે દુઃખ કાયમ ગમે સુખ કાયમ નું સુખ કાયમ નું ગમે અને કોઈ જીવ ને દુઃખ કાયમ નું ગમે ખરું નાનો જીવડો છે માથામાં શેમ્પુ નાખીને જોઈ નાખું ઘણા બધા દેખાતું સુખ ખૂટે નહીં સુખ સુખ પછી ખૂટે નહીં શરીર સુખી હોય કે બધા જે સુખ હોય છે એવું સુખ અમારે જોઈએ છે જે સુખ પછી દુઃખ આવે ને ઇટરનલ હેપીનેસ જોઈએ આવે પછી જાય ને બધા ઇટરનલ ઈચ્છા નહીં એડજસ્ટમેન્ટ છે આનંદ આનંદ હોય ગમે કે સાથે દુઃખ હોય એ પણ ગમે આપને શું ગમે એની વાત આપણને ગમતું તો કેવાનું ગમે દુઃખ ગમે છે વાત જુદી ગમે તો તારી વાત છે ગમે કે નંદ જ ગમે દુઃખ ન ગમે છે કે લાઈફ તો સુખ દુઃખ થી ભરેલી છે ને લાઈફ તો સુખ દુઃખ થી ભરેલી છે મને તો સુખ દુઃખ થી ભરેખ આનંદ આનંદ ગમે તું તો બધું મારે લગ્ન આના સંઘતા છે લગ્ન માંગના પહેલા ને આપડે એક જ થાય બધા ભૂતો આપેલો એકલા ભાઈ ગયો સાસુ ભાઈ વર્ષ આશ્રી કે दुख लागे। दुख, दुख लगे भाई, भाई। वक्त लागे કરભરાન કેવું નેગલ પગલું दुख तो जुड़े मनुष्यू के कायम ना कायम न सुख प्रयत्न कर પણ તે સફળ થયા લાગતું નથી સફળ નથી થયા એવું બોલતા પણ નથી કારણ કે એ બોલે રીતે લેવાતા આટલો પચાસ નીકળવા લગ્ન આપવા ખબર હે નિષ્ફળ ગયો તો માર્ગ મળે નિષ્ફળ નહીં ગયો નથી બોલે છે હવે આઈ તો ફોન લાગ્યો છે ને કે કોઈ જાવ તો બહુ થાય ત્યારે આ તું ન જઈને આરતી આરતી આરતી આ બગાડીને કે તો કોઈ કે આરતી તે આ બગાડતો પ્રોસ્ફ બદલનાય મનમાં મજબૂરવા નમ બગાડવા છતાં કોઈ કે ચાર ટીકે બગાંતીને એનું કે આરતી આ બગાડી ગયો પ્રોસ્ફ તો નથી બગાડ્યું બદલનાય મનમાં આમ કામ મને કુછ કેમ કે મન કશુંથી બગાડતા એ મને કેમ નથી આવના બોલે હું મને નથી ચિંતા એટલું એટલું ખરા ચિંતા છે અપમાન કરે તો વાંધો નહીં અપમાન કરે તો પણ વાંધો ના આવે